લોકો નું પૂંજ જાગ્યું છે એનું કાયમ રાત્રે લે કાયમ રક્ષા કરે તમારી કોઈ મુશ્કેલી ના હિન્દુસ્તાન માં દસ હજાર રક્ષા કરેલી ના આવે સાધુઓ ની એલર્જી છે આ સાધુ નહી આ તો તમારા તમારા કરતા વધારે સંચારી છે કે આ સાધુ ન हा साधु कहो ना साधु कही सीधा सही गेला के અને આ સાધુ બાર ફર સીધા થતા નથી સીધા થાય તો સાધુ કેવાય એટલે આડો ના થાય એ સાધુ આ સાધુ આપણે જરા કહે એમ કે આડો થાય આમ કેમ મળે એમ સાધુ કેમ કેવાય જે સીધો થઈ ગયો એ સાધુ આડે જતી રહી એ સાધુ એ અમે સાધુ નહીં પણ આડે અમારે જતી રહી આડે એમ ના જ્ઞાનેશ્વર ભગવાન જે છે ને પાડા પાસે વેદો ના શ્લોક કેવી રીતે ભાઈ પૂછે છે કે આ જ્ઞાનેશ્વર જે થઈ ગયા યા સંત જ્ઞાનેશ્વરેશ્વરે બોલાયો મેં તો કેટલાય પાડા બોલાયા હતા લોકો કે છે ને અમને પાડા જોયા હતા તે તમે વેદ બોલાવડાયા મળે લોકો મને મળે કે અમે તો પાડા જોયા હતા માણસ તે તમને વેદ કેવડા બોલાવડાયા આપડા પાડો એમસી જાય આપડા લોકો ચોપડવાની પી જવાની શીખેલા અને પીવાની ચોપડે ની વાત આ સવાર સમજે નહીં અને તે ઉપર અંતી જાય આપણા પુસ્તકોમાં લખેલું જ મહાત્મા હોય કે અમને પાડા અમે પાડ્યા ગયા હતા તમે ભેદ બોલાવડ્યા અમારી પાસે એવું મહાત્માએ પોતે લખ્યું શું ભાડું લેસો એન્ટ્રુટ છે ને કઈ કેવા પર છે બધુંજું થઈ ગયું છે ને બધી કથાઓ થી આ બધી ઉજવું થઈ ગયું છે ને બધા લોકો ની ચિંતા વધી રહી છે અરે તો કથાઓ હા ગાયા કરો તમે ગાયા કરો એવા કરે એ ગયા કે ઉઠે હું ચાપી રહ્યું પછી એ તમે ગાયા કરો ને કાલે કઈક એવું કરો કે હું બીજું કઈક ગૌડાવું લોકો કલ્યાણ થાય એવું કરો આપ અનંતવ થાય માણ્યો ઘઘડાય અને ગાયા જ કથાઓ બધી આ વેચી ખુલ્લા બજાર માં વેચી કથાઓને વેચી દીધી લોકોએ ગીરો મૂકી ખાતી અને કથા કેમ કેવાય તે મેં હજુ નથી મેં હજુ વેચી નથી મેં હજુ વેચી નથી કે કથા વેચી નથી હજુ એમ કે એ સારું કર્યું ના વેચીતે ના વેચીત સારું કર્યું પણ થયો આપડે આની આ કપર મેલું થયું હોય અને સાબુ ગાતગાર તો પણ ઉધરું ના થાય એને સાબુ ના કેવાય ઉધરું થાય તો જ સાબુ કેવાય ને ઉજવા થયા નહિ કથા કેવરા કથા દે છે એટલે કર્યું તમે એ તમારા માટે માન છે અમારું પછી લોકો કથાઓ વેચી ખાધી સત્તાની કથાઓ બીતી હતી મારા કેટલા રૂપિયા લેવાના થાય કે એકાઉન્ટ તો લેવા જ પણ કે મોંઘવારી થઈ એટલે બધું ધાર્મિક બધું ફ્રી ઓફ કોસ્ટ હોવું જોઈએ શું કહ્યું અગર તો કોસ્ટ કરવી હોય તો મેન્ટેનન્સ પૂરતું હોવું જોઈએ આ તો બધેક કર્યા પછી આ સિગરેટ પીએ જ આવું હોવું જોઈએ કેવું ભગવાન ના કૃષ્ણ ભગવાન ના દેશ માં જન્મ્યા અને આ સ્થિતિ કરી ભગવાન આ સ્થિતિ કેવા કૃષ્ણ ભગવાન ज्ञान आपे तंधा खबर पड़ते ज्ञान आप काले पीधा पी खबर पड़े पीछे चढ़ी चढ़ જિંદગી માં કોઈ દાતા એવું આવશે કાલે કોઈ અવતાર માં એક અવતાર નહી કોઈ અવતાર ન કરી નથી વેદ માં આત્મા નથી કથાઓ માં આત્મા વેદ ના કેસ ઇઝ નોટ ફેદ નહી આત્મા શરમાઈ ને અંદર કેમ બેસી રહ્યો છે આત્મા અંદર શરમાઈ ને કેમ બેસી રહ્યો છે શરમય કોની શર્મા આવે છે તબૂત તરબુ ચા આ બાદ ત્યાં બધા ફરશે એની પોતે પરમાત્મા છે એને શરમ કેઠો છે છતાં પરમાત્મા છે રાગેષ થી રહીતરા ગાતા રસતા સંસાર હાથ ગાયો નથી જતા મળી બેઠા કશું કરતા નથી કોઈ ચીજ કરતા નથી આત્મા શર્મા તો નાખે આત્મા પોતે જ પરમા ભવાન ના હોય તે આત્મા કહેલો દેખાતા કેમ નથી દેખાતા કેમ નથી પરમાત્મા દેખાય છે ને હું દેખાડું જે જોઉં એ દેખાયું ભગવાન દેખાડું બધું દેખાડ્યું બીજો ચક્ષુ જોઈએ આ ચક્ષુ ચામડા ની વસ્તી દેખાય ના દેખાય અને ધીરે ધીરે કેટલા ડોલર ભલે આજ કમાયા કેટલા ડોલર એ કોને પછી લીધું નથી કૃષ્ણાર્પણ કૃષ્ણાર્પણ કરેલા આત્મા નહી લેવાના આત્મ નહીં લેવાના ક્યાં લેવાનું ભગવાન ના ચરણ માં પછી આપડે ગજાર નીકળવાનું ભગવાન કેવા મૂકે બિચારા એટલે તમે ગજા મૂકતા નથી બધી આ કેટલા મૂક્યા પચાસ એક મૂક્યા ખબર નથી એમનું એમને નથી ખબર જોયા નથી એમને નથી જોયા જોયા તો ગણ્યા નથી એમ ને તો આચાર મારા આગ્રહ થાય લોકો અમે નહીં જ આગ્રહ આચાર ને મારું તો ગત ચાલી રહ્યું જગત નું કલ્યાણ કરો જગત નું કલ્યાણ કરો બે માણસ નું શાંતિ એમ કે હું એ જ ઈચ્છું છું કે મારા તો ધજા આવી જોઈએ ને હા પછી કાલે કરી આલું તમે બધી શક્તિ આપી દઉં શક્તિ વ્યક્ત કરી વ્યક્ત કરી અભિવ્યક્તિ થાય તમારે હા આત્મા ની અભિવ્યક્તિ થઈ છે આ તો દેહ ની અભિવ્યક્તિ થઈ કિલો વધુ થયું આત્માની અભિવ્યક્તિ એટલે આત્મા નું થવું જોઈએ આત્મા પ્રગટ થવું જોઈએ એ અજવાળું નિરંતર અજવાળું સત્યાવીસ વર્ષથી ટેન્શન મને જોયું નથી સત્યાવીસ વર્ષથી ટેન્શન જોયું નથી તમારા તો ટેન્શન વેપાર ચાલ્યા કરે એટલે કઈક ઉપાય તો કરો પછી કાલે રસ્તો કરી આપીએ તમે માગો આપું માગો હા હા તું કાઢ્યા આશા આશા આશા આશા ખરેખર આશા છું નથી મને તો ખબર જ નથી કે હું કોણ છું બધા આશા આશા તું તો છું ને બધા આશા કે છે આશા તો તારું નામ છે તું કોણ છું એ તો મને ખબર નથી એ મને નથી ખબર લગન કરી ગયું પોતાની ખબર વગેરે હા હું છે પછી ખબર પડે એટલે કોણ છું જોડું ના જોયે બેન જાણવું જોઈએ ના જાણવું જોઈએ બિડી યા બિલાડી બચ્યો જોયા રમાડ રમાડ કર્યા તો એમ કે છે શેર મટી ની ખોટ છે રમવા અનંત અવતાર માં મટી હતી મેલે પૂરો દરેક બચ્ચા ફેરે ફેરે કરોડે જંદો દે મારે લો પૂછજો કઈ છે પ્રશ્ન પૂછતા બધા પૂછી જાય એમ ભાઈ બેઠા બાજુ બેઠા પૂછતા નથી કઈ પૂછો પૂછો આવો આવો અહી પૂછો બધું આવો આ જાણવું તો જોઈએ ગપ્પે ગપ્પુ ક્યાં સુધી તારે અહીંયા આવો અહિયાં દેવો ને બધી વાતચીત કરો ખુલાસા કરો પેલા ભાઈ સિકવા પાસે જોડે હતા ને એને કઈ આવો અહિયાં આગળ હા બીજા એક ભાઈ છે કાપ જાણી એનું નામ કેવાય કે ટેન્શન ના થાય કઈ થાય નઈ કોઈ પણ સંજોગો ટેન્શન ના કરી શકે એનું નામ જાણ્યું કેવાય અને આ તો આ મેં જોયું આ મે જોય્યું આ તો અક્કલ બધા કહ્યું કે આ ટેન્શન રાખી રહ્યા છે કોઈ ગાળો મળે માર મારે બધી જાત ના લોક મળે પણ ટેન્શન નામ લાઈવ કેવાય આ લાઈવ કેમ કે ભાઈ પૂછે છે જે કોઈ બોલતા હોય મારો ટેન્શન જતા રહે છે જતા રહ્યા છે તો આગળ કહીએ મારે એવી દશા કરી લો તો એ કરી આપે જો કોઈ કે નહીં આ દુનિયામાં કોઈ એમ ટેન્શન કયા કોઈ કહે જ પણ જો કે તો પછી એમને કહેવાય સાહેબ મને એવું કરી લો ભાઈ તે કરી આપે એટલે અમે તમે માગવાઈ આપવા ત્યા છો આ વર્લ્ડ માં કોઈ પણ ચીજ માગો આપવાથી હશ કારણ કે હું નથી ભાઈ ભગવાન પ્રગટ થશે આખા વર્લ્ડમાં ભગવાન દાદા ભગવાન હું તો જ્ઞારી પુરુષ છું પણ જે માગો નિર્વિકલ્પ સભાથી માગો બીજું માગો ક્રોધમાન મારે નબળી જતી રહી માગો ટેન્શન રહી દશા માગો અહંકાર ખાલી કરવાનો માગો તો બે કલાક બાદ અહંકાર ખાલી કરી આવે નહી તો લાખો અહંકારે ખાલી ના થાય એ સાયન્ટિફિકલી હોવું જોઈએ આમ જમ્યા જમ્યા અહંકાર તો નાશ થતો હશે એટલે વિજ્ઞાનથી જાય એટલે કાઢવા કાલે આવજો હેન્શન રહી શક્તિ નથી આ તો હું તો નિમિત્ત છું તે તમારો ભગતો ઉડતા આવ્યું ગઈ હું એટલું માલ તો તમારી મહી પડ્યો પણ તમને ખબર નહિ હોવાથી તમે મને કહો છો મારો કઈ માલ છે તમને ક્યાં શોધવા જા આવતા જન્મ નહીં કાલે બધું પતાયું આવતા જન્મ તો ભેગા થાય કે ના થાય ને કોઈ શીખવા નહીં અરે આ હિન્દુસ્તાન નો મનુષ્ય વિશ્વાસ રાખવા જેવું નથી આ બીજા બધા મનુષ્ય સિત્તેર ટકા મનુષ્ય અને હિન્દુસ્તાન ના લોકો ને પંદર ટકા મનુષ્ય પણ મળશે વિશ્વાસ કરવા એવો નથી આવે માટે એનું શું કારણ આ લોકો સાધી જીવન જીવે છે ને હિન્દુ હિન્દુસ્તાન માં તો અહંકારી જીવન છે અહી પણ લોકો ના જીવન માં તકરાર હોય છે અહી પણ ઝઘડા કરે છે અહિયાં અમેરિકા માં અમેરિકનો પણ ઝઘડા કરે છે અંદર અંદર અમેરિકનો અમેરિકાના છે એ સાહજીક છે સાહજિક છે એટલે આખ એ તો અથવા ફૂટબોલ અમે આઠવાનો થયો હોય તો તમે ફૂટબોલ કરો તો તમે રમો નહીં ચિંતામાં જ કરો એ તો ફૂટબોલ રમે બધું કરે તે નહી કશી નહીં એ તો ભોગવું સમજાય એન્જોયમેન્ટ એન્જોયમેન્ટ અને તમે એન્જોય કર્યું આખી જિંદગીમાં તમે તો માનના ભિખારી નથી એક સ્ત્રી અહીંથી બધી આઈથી અમેરિકન લેડીઓ આવ્યા દર્શન કરવા તે એક લેડી આવેલી મહિના સુધી ખસતી નથી બેન તને અહી ફળ નહિ ભલે ક આ મારતી વારતી બધું ઉતારે ડેવલપ પહોંચે નહિ મારી હું શું કહેવા માંગુ છું એટલે પછી મેં કહ્યું તું જા એથી ફાયદો નહીં થાય આમાં આ ઇન્ડિયનો માટે છે અહીંનો ઇન્ડિયાનો કોઈ ગજવા કાપતા હોય તો એને પણ આ રેગન ના થાય ના થાય કારણ ડેવલપ નથી એટલે પછી એ ભાઈ એ ભાઈ કોઈની જોડે ઓળખાણ વાળા જોડે બહાર ગઈ છે તે પછી પાછી આવતી કોઈ કોણું પકડ્યો નું તો પેલી આપણે ઇન્ડિયા ને જે રક્ષા કરતી જોડે ગયેલીમ છે યાદ પેલો તો અમેરિકન શું બોલી લેથિન એન્જ એન્જ એન્જ એકલું સમજાયેલા કઈ સમજાય તો એમાં આપડો વાંક કે આ આપણી સંસ્કૃતિ નો વાંક શું કરવા શીખવાડે દમન દમન દમન એન્જોયમેન્ટ નહીં કરવાનું દમન કરવાનું દમન કરતા સારું દમન કોઈ કરતો જ નથી ને દમણ નહિ કરતા આ તો લોભ માં પડી રહ્યા છે માન માં પડી છે શું કહ્યું દમણ કરતો હોય તો બઉ સારું સારું કેવાય અને તે દમણવાને કરવાનું સંયમ કરવાનું કહ્યું છે શું કહ્યું છે ભગવાને સંયમ કરવાનું કહ્યું હતું પણ આ તો ઇન્દ્રિયો ભોગવતા નથી અને નથી કચામાં સંયમ કરતા દેવભાવી અડખડ્યા છે આપડા આ લોકો તો અસહ્યમ થઈ ગયા છે જોક કહીએ કે તમે આ ખોટું નહી કર્યું તપી ગેલા છે તપી ગેલાને દિવાળી આડે ને પડતો જ જાય હિન્દુ સાહ લોકો બધા તપી ગેલા છે અને બધા તપ કરેમાં તપી ગયરો શું તપ કરો શું રે કે તો ફ્રીજમાં મૂકેલું એને મારે તપ માં તું તોપી ગયરો શું આમ તપ કરો ચોપડવાની પી ગયા ચોપડવાની પી ગયા છે હે એ કહે છે ચોપડવાની પી ગયા છે શું ચોપડવાની પી ગયા ચોપડવાની પી ગયા બધું ચોપડવાની કહ્યું એ આર્ય પ્રજા આજે અનારી થઈ ગઈ છે આ તો અનાર્ય જ છે આર્ય અનાર્ય દેવ વખાણવા જેવાથી પણ અનારી વખોવા જેવા અન્નારી પ્રજા થઈ ગઈ એ હું ચોવીસ રોજ સોળ કલાક ની ડ્યુટી આપીને હું નિમિત્ત બન્યો છું જગત પહોંચું ફેરી નાખું અને ફરી જશે એક જગત એકદમ જોશે આખું પાહુ જ ફરી પણ આઠ દસ વાર પછી આ લડી વળી આવી ગયા પછી આ પરપોટા અમના જે કોઠીઓ છે ને એ ફૂટી ગયા પછી આ દારૂ ખણું દારૂખોનું આ રશિયા પર ભોડશે રશિયા આપડે ભાઈ તો આવા ગરીબ દેશ ને આ મોગા મોઘા પારૂખોનું આપડે ઉપર નાખે નઈ ને આપણા ગરીબ દેશ કોણ નાખે દારૂખાનું બનાવે છે એ તો હવે શરૂઆત કરી બનાવવાની જરૂર નથી હવે હિસાબ જે કશો થવા નથી આ તો કરે છે આપણને તો આ ચખાડે એવા નથી અમેરિકા વાળા રશિયા એવું ચાલુ મોઘાબા ચખાડે કે આપણને તો ચખાડી દેશે જિયા સેખારેલું ને તેખા થયેલો ચાખો અમારા ભાઈ ભાઈ દારૂખાનું ફૂટશે તો કેટલો બધો વિનાશ થશે હા દારૂખાનું ફૂટશે તો વિનાશ કેટલો બધો થશે તમે પૂછ્યું ને એવું જ અમેરિકા ના અરે અમદાવાદના પેપરવાળા બધા ભેગા થઈને કહેશે શું દાદા કહો છો શું દાદા કહો છો કોણ રહેશે કોણ રહેશે એ કઈ ફોર પાડો કહે છે ત્યારે મેં કહું હું નોમવાર નહીં ફોર હું ક્વોલિટી પ્રમાણે ફોન પાડીશ તો જે ભ્રષ્ટાચાર પરણે કરાવડા છે અને ભ્રષ્ટાચાર જયારે પહણે કરવો પડે છે એ બે ક્વોલિટી છે પરહ એ કરવો પડે છે એ વાક મારવાના છે અને પેલા બે ચાર ફૂછડું પૂછડું તમને કરાવતો આવડે નહિ તમારું કામ નહી કરાવનાર તો જુદા હોય બધા તમારું તો પહણ કરવો પડે બે ને એને શું પૂછ્યું એક પ્રશ્ન પૂછી લીધો એમને અશોક ભાઈ પૂછે છે મન અને ચિત્ત મન અને ચિત્ત કોણ પૂછે છે અશોક ભાઈ બહાર નીકળે નહી આ શરીર મન બહાર નીકળે નહી ને અને ચિત બહાર ભટકવા જાય ગમે ત્યાંથી આવે જીત સ્વભાવ ભટકવાનો મન બહાર નીકળે ની ચિત ભટકે તે એક છોકરો વાંચતો હતો આમ આખી ચોપડી વાંચ્યા કરે શબ્દ હાથ હોય પછી એના ફાધરે કહ્યું એટલે કેમનું વાંચે તારું સીધું કોઈ ઠેકાડ છે કે નહી એ ક્રિકેટમાં મો હોય તે વે એટલે ચીત ક્રિકેટમાં ભટકતું હોય નાની વાંચતો હોય બે હાથે કામ થાય તો આ યાદ ના રે કશું ખાલી એ બધું એ મિકેનિકલી એ તો ચીત હાજર હોય તો જ કાર્ય થાય કાર્ય થાય નહીં હવે ચિત કોનું નામ કહેવાય કે તમે બેઠા છો તો ઓફિસમાં જ આવે અને ઓફિસમાં ખુરશી ખુરશી બધી દેખાય ને આ ખુરશી ટેબલ બધું એક્ઝેક્ટ જ દેખાય એટલે ચિતને દેખાય બધું દેશમાં જઈને મા બાપ બધા દેખાય વાતો સીતા કરતા લાગે ચિતને દેખાય ને મનમાં જ છે તો મન ને કશું દેખાય કે નહીં મન એ શું ખાલી વિચારનું ઘૂતરું જે કઈ વિચાર કરતું હોય તેનો એ માઇન્ડ કહેવાય છે અંદર જે અંતસ્કન છે તે જયારે વિચારમાં જ પડ્યું હોય તો એ માઇન્ડ કહેવાય ભટકવા ગયું હોય તો આ કહેવાય સમજો ને અરે ડિસિશન કરતું હોય તે બુદ્ધિ કહેવાય વેરી પ્રોફિટ એન્ડ વેરી હોય તે બુદ્ધિ હોય અરે મેં કર્યું મેં કર્યું એ કોઈ અંદાજ જવાની શક્તિ નહીં થાય કે મેં કર્યું મેં કર્યું પછી એક જને ભૂલ થઈ ગઈ ત્યાં મેં કોઈ એ દક્ષિણે તો ત્યાં મેં તો ભૂલ થઈ ગયા મને તો આવું કેમ કર્યું તે મી કઈ કરું કે છે કરનારા માણસે એમ કેવું હા મેં કર્યું મારી ભૂલ થઈ આવતી દાદા પોતા આપો તો કે છે મી કઈ કરું કેટલી જતા ભાઈ રીતે જીવવાનું આ બધું સીધું જીવવાનું ખબર કોઈ કોઈ કશું થવાનું નથી કોઈ બાપો ઉપરી નથી કરી શક્યા તમારું ઉપરી જ કોઈ નથી અને જો ભટકાવશો નિરાંતર કોઈ બાપોય ઉપરી નથી તમારો તમારું ઉપરી જો કોઈ હોય તો બ્લન્ડર્સ અને મિસ્ટેક જો બ્લન્ડર્સ ને મિસ્ટેક નહી હોય કોઈ ઉપરી ભગવાન તો તમારું સ્વરૂપ છે એટલે ઉપરી નથી એટલે કોઈ ઉપરી જ નથી માટે કોઈ નામ દેનારું નથી તમારું સમજ ને તમારો ઉપરી તમારા મિસ્ટેક અત્યારે તમે ગાડી લઈને આવતા હોય પોલીસ કર્યા કરે તો તમે એને ગોઠવા લઈને રહો અને પછી પોલીસ તમે સમજી જાવ મારા આવ્યો એ તમારે ઉપરી ભૂલ કરી માટે ઉપડી જો તમે નખ્યાલ કરીને આવ્યો ઉપરી ના આવે એટલે શું કહ્યું પૃથ્વીરાજ મોટા પૃથ્વીરાજ આયા તમે કોણ છો જાણતા નથી પૃથ્વીરાજ યાદ કર્યા કરો છો એટલે તમે કોણ છો જાણો તાર બ્લન્ડર તૂટે નહી તો બ્લન્ડર કેવાય અને આ બાય નો ધણી થયું જે ગભરાય ને ધણી કેમ કેવાય ફટાક ફટાક ફટાક થાય ને ધણી કેમ કહેવાય કોઈ નો ભય ના હોય કેવાય અને સ્ત્રીઓ એવો જોઈએ ના બધા ભલા હતોલા પણ આપડે ધણી ના કેવું જોઈએ એવા નથી માટે આપડે ધણી ના કેવું જોઈએ કયું શું કે હા હું કરો અને વાલી ક્યારે કોઈ દાવડાટ ના થાય ત્યારે વાલી કે પાછો રોજ ખુદાકું છે રોજ ધડાકો થાય પાછો બંધુક ટે ના હોય છે હિન્દુસ્તાન ના આર્ય પ્રજા આર્ય આચાર આર્ય વિચાર આર્ય ઉચ્ચાર આજે ઉતારે કોઈ છે અક્કલ નઈ શું અક્કલ નો કોસો આવ્યો અક્કલ નો કોસો આવ્યો એકલા બાર ચાર આવે નઈ એમાં અક્કલ જોવાતી છે કઈ ખાડી નાખાય આપડે બનાવી ના બની જાય એ કઈ તોલી ના ખાઈ કઈ એવું છે આપડે આપડે સારું સારું ખાવું છે કરી રહ્યા છે ભાતમાં બીજી ચીજ હતી ની કોઈ એટલે પછી મેં આમાં શેર હીરાબામ આમ પાટા ફરી ગાંધર રસોડા ને મેં શેર પાણી રેડી દીધું પાછા પડતા જોઈ લીધું આ શું કર્યું મારે ખાતા હતા કોણ છે મેં નાખ્યું એટલે ખાડી ના નાખી મ્યુનિસિપાલિટી નોંધ રાખે છે આપડે ખાઈ જશે નઈ જો નોંધ રાખતું આપડે વિચારી કર્યું કરવું પડે ચાલશે કકરાટ ના કરવો હોવો જોઈએ મન ફ્રેક્ જાય પછી મન મારું મન બઉ નબળું થઈ ગયું છે તર્મ નબળું ના થાય શું કરવું છે ભગવાન ના કે છે ભગવાન ની ભક્તિ કરું છું ને તો એકાગ્ર થતું નથી આગુ બાજુ એકાગ્ર થાય આગુબાજુ નહી થતું ને તમાર થાય છે કે તો ખા કલાક એકાગ્રમ એમ એકાગ્ર કેવાય મને એકાગ્ર કેમ કેવાયું આ તો આઈન કે પોલીસ વાળો કઈ આવ્યો છે તમારું નામ દેશે મન ક્યા હોય પોલીસ વાળું વાઘ છે મારું મન એકાગ્ર નહિ રહેતું તમે મન લપતું પડ્યું છે એવું લપતું થઈ ગયું છે આ મન લપતું નહિ તું લપટો થઈ ગયેલો મન તો કેવું છે ડિઝાઇન વાળું છે મને વાપરતા આવડતા નહીં ત્યાં કેમ આવું લપટું પડી ગયું છે એકાગ્ર થાય તે ગણતરી આ ગણતી વખત રે તારમાં ડોલર પણ પ્રિય છે જ્યાં પ્રિય જે ગમે નહી ત્યાં એકાગ્ર થાય ભગવાન ગમતા નથી પૈસા ગમે જ્યાં રુચિ તો એકાગ્રતા પૈસા ગમે ભગવાન થઈ જશે ત્યાં ડોલર માં એકાગ્ર થાય અહીં નહી થયું સાચી વાત છે હા દિલીપે કે સંપૂર્ણ થ કોના માટે સહેલું મનુષ્ય ને કે દેવતાઓ ને મનુષ્ય સિવાય બીજા કોઈને અધિકાર જ નથી આ ટેસ્ટ એક્ઝામિન જે મનુષ્ય બેઠા છે તે હિન્દુસ્તાન ના મનુષ્ય પુનર્જન પુનર્જન્મ આપડી જોડે રહી ને શીખી જાય એટલું ખબર એવું ના કે મારી સાસુ છે મારી સાસુ જોડે મારે વેર છે પૂરું એવું ના બોલે અને આપડા રોમ મારે બહુ પાકું વ્યારથી ગયા છે ના બોલે છે કેટલા સાચી પુનર્જન્મ ની વાત કેટલા અંશે સાચી છે પુનર્જન્મ હન્ડ્રેડ પર્સન્ટ હન્ડ્રેડ પર્સન્ટ પ્રૂફ આપું ગમે તે માણસ